યોજના ક આ જગત બનાયું હોય તો એની શરૂઆત થઈ ગઈ હોય તો થઈ ગઈ હોય ડિફિનેટલી હેવ બેક ઓર મેન્સર મસ્ટ બી કેમ બિગિનમ બિગિનિંગ હેઝ ટુ બી ઇફ ઇટ ઇઝ મેડ બાય સમબડી ઇટ મસ્ટ બી ડેટ એન્ડ ટાઇમ બિગિનિંગ મસ્ટ બી મેન્યુફેક્ચરિંગ ડેટ બનાવવાની બનાયેલી વસ્તુ અને બનાવતા એની ટાઇમ હોય બનાવવાની એની શરૂઆત થઈ ગઈ હોય બનાવ્યું હોય તો એ શરૂઆત થઈ ગઈ એ વિજ્ઞાન થી વિજ્ઞાન આ વિજ્ઞાન જ બધું પેલા માનતા રહેતા ભલે એમ તો આપણે અમુક લોકો વિચારે સત્ય વિચારક હોય ત્યાં આગળ આપણે વાસ્તવિક વાત કરી શકીએ કારણ કે કારણ લોકો દરેક ડિગ્રી પછી જુએ છે જોના માણસ માટે સાચું છે દરેક ડિગ્રી પછી જુદે છે વચ્ચે ની વાત દરેક જે જુએ છે તેના માટે ભગવાન આ બધાથી જુદો છે રાખી ઓફિસ બધી રાખી વાતો હે પછી મને કઈ સાચી ભગવાન રેલા છે ભગવાન લેલા છે જયારે ક્રિયર માં છૂટા થાય છે ત્યારે સિદ્ધ માં સીધી સીધી લોકો ભગવાન કરી રીતે ભગવાન શું છે જીવ માત્ર માં સર્વ સર્વાંશ છે શું છે પોતે જે આવરણ છે તે અઉ પ્રગટ થયું છે શું થયું છે એક અંશ બે અંશ પાંચ અંશી વાત પાંચ અંશ નો પ્રકાશ થયો છે બાકી ભગવાન સર્વા અંશ નહી બેઠા છે જયારે આવરણ થઈ જયારે કરવાનું શું તેથી કહ્યું ચૌદ લોકો નાથ આખા બ્રહ્મ ના જંગલી લોકો તો બેઠો એટલું ભાગી બીજો આદર્શ લાગે તો તમે તમારો વ્યવહારો છો બે કિનારે વચ્ચે તરવું પડશે એટલે આ બધું રિલેટી જગત ના જેટલા તરવું તે બધા રિલેટિવ મેલો છે જા અનુભવેલો નિરાલંબળવ હજી જગત તો બાપ નું અવલંબન છોકરા જીવે છે બધા અવલંબન પૈસા આદર ક્યાં છે હિન્દુસ્તાન માં હિન્દુસ્તાન માં કેટલા માણસ વિચારો કરી ભ્રમણા છે ભેગા થશે નહી અને અવરું બોલશે તો વધશે નહીં ઘટાય વધે નઈ એ પ્રેમ કેવાય શું પરમેન કાયમી કાયમી કાયમી અને વધટ થાય આ શક્તિ આપણા સમજાયું છે ભય મુક્ત બનાવીએ ને કમો ભય ભાઈ વગર અમને ભય પીડાઈ રહ્યો છું માનસિક બીક લાગે શરીર ગભરાય પણ ખરેખર તો કશું છે નહી માનસિક ઉપાધિ ઉભા થાય ત્યારે માણસ ને ઉઠે અને આપડે ચા પીતા હોય તો ખાવું પીવું અને સંગ્રહ ઓછો કરું છું સંગ્રહ નથી કરતો ના ખરી બીજાને આ પણ તે તમારે અંતરાય તારે બીજા કુર બરે તમારી છુટ્ટી નથી આ પાસ થયા પછી બે જ વર્ષમાં મેખ્યું છે ઓફિસમાં ઓફિસમાં જાતે કામ કરવાનું બધા અને એક પૈસાનો ખર્ચ નહીં આ ડેરાસર ફક્ત બાંધવાનો વખત અપવાસ અપાય છે દસ બે લાખ ની આ ડેરા અસર બાંધવાનું તે શ્રીમદ સામેનું મોટું જબરદસ્ત છે અને એક બાજુ શ્રી કૃષ્ણ ભગવાન મોટું છે શ્રી અંબાજી માતાજી એક બાજુ છે તે મહાદેવજી એ બંધા ને અહીંયા શરૂઆત થઈ ગઈ છે એના માટે સેવા કરવા મને ખાતી છે બધી વાર ક લગભગ હાડા પૂરી એને પાપા નું બધું કુલ બઉ હોય તો પૂના ની મને કુન ક્યાંથી લાવે જે કૂન મોફે રહી જાય થઈ જાય એ બધા ભાવના જે લોકો ભાવના પૂરી થઈ છે એનો સંતોષ થાય નઈ એટલે આપવા તમે સંતોષ થયો કેટલાક આગળ આપણે જોવા દે શિવરાજ તો ત્યાં સુધી પૂછતા હતા કે આજે સુરત માં તમે મંદિર બંધાવો છો મારું છે હું દેખું છું એ જ મારું છે બધું હાથે રાખવું છે લોકો ના મન ફેરવાના રાત્રે અત્યારે પોતાને ખબર પડે કે આ માં કોને આડો છું તે હું છું અને સીધું મારે થયો નમક્રમ કયું સારું બધી બાજુ બનતા પછી પછી લોકો શું કે બે જન એ દુવા નહી હવે જે દેખાય છે એ દેચંદ જુદા છે મને દેખાય તે જુદા છે લોકો તો હજુ ખોડી કાઢે ના કાઢે દાદા ની પાસે પડે આપણે આપડે તે ના હોય આપડે એ વાત ફોરીએ મોબાઈલ પર ગયા કઈ એ ખરે દેચંદ ને જે વાત છો એવા દેખાતો એ કે છે માટે હજુ કઈ પહોંચરા થઈ જાવ અમારી હાજરીમાં એ પહોંચરા થઈ જાય પણ ગુરુ પાછળ થયેલો ગુરુ મળવા મુશ્કેલ છે વધે નહી ઘટે નહી તમને ભૂલા ચઢાવે તો વધી ના જાય અને કોઈ બગાડ્યું અને એ ઉઘાડે પરમાત્મા છે કોઈ કમાત્મા દેખાય છે ત્યારે જુઓ પ્રેમ ત્યારે વધે નહી ઘટે નહીં પ્રેમ એ પરમાત્મા એ પ્રેમ જ પરમાત્મા છે દેખાય ના દેખાય પરમાત્મા બધું છે પણ દેખાય ના દેખાય નિરંજન છે પણ દેખાય ના દેખાય જિંદગી પૂરી થતા બધી આવી જશે બધું આઈ જશે ને બધું હા બધું આઈ જશે એક અવતાર જ ભગવા બાકી રહ્યો છે તે પૂર્ણ ભગવાનો અમારી આજ્ઞા પાવી તેની પૂર્ણ ભેગી જાય જબરજસ્ત આમ તો ખાતરી થઈ ગઈ મોક્ષ નો ભાગ મળી ગયો તમને ખાતરી થઈ હતી તમારી બોલે છે અનંતની ખોટી છે ને તે એક અવતાર ની ખોટી હોય શું કરવું પડે પાછળ પડવું છે દાદા ના કહેલા શબ્દો ની પાછળ દાદા ની હોય દાદા ના કહેલા શબ્દ એમની પાછળ પડીને એક વખત નાખી નઈ દેવો ના ભાઈ ઈચ્છા રાખવામી શું કામ બેનો શાંતિ રહે છે એટલે બીજો પ્રેમ બહુ રે આટલું ભક્તિ બઉ રહે તારી તો બોલાવો છો દાદા ભગવાન આપણે ભેગી થઈ શું લાભ મળ્યો આ લાભ મળે બઉ મિલકત તો મળેલી આવતી જતી રહેશે રોકડું કેશ બેંક હોતી જ નથી આ કેશ બેંક શું કે છે અવરો આ રૂમ માં અવરા બેઠા હોય તમને બારે અવરાવ બે હોય તો પહોલી વાર આવે જાય ના ખુ બધા મેં ના તમને હન જગ્યા નહી મળે બન થાય જગત માં આપડે આપડા ગામ માં જાણી દે છે તે બરોબર લાયકાત છે माल छे, ने के लिएक माद असरों हे भ्रवक्तिक जोन लेक्षै में कोब भाट था घरीज हैं अंत benefit पार पास में अस्राच घुजान आकी अ crazy तो अ केरे अम्य mitä pament कज बोधाagt विश्द्राइब गजली कि अज लेक अनिक आशेड़ मलतिदी के विश्द्राइब शेंग आ વિશાદ થી આ ટિકટમાં દુઃખ છે બધા વિશાદમય જીવન છે વાર લાગે ચાલેબેન ધોરણે બેગમાં હું કઈ જોવા જોઈએ બેગો બી ચિત્ર તો છે આ તો મારે ખાતરી થઈ ગઈ તમને એમ ત્યારથી કે ભાવના ભાઈ બીજા બધા ભાવના ભાવે એ પ્રય ના ભય આખું કામ ધારે એ કામ થાય કે ના થાય કેવું આપડે તો આખો સંગ ધારે कार्य थी जाए ना करता कृष्ण भगवान माता बढ़े बधुज વલસાડ પદ્માવતીનાથ ભગવાન એ મારો બે માં થઈને જિલ્લા મૂર્તિઓ એક વખલા વખલા બધા ખર્ચો ને એટલે આમ લોકો લઈ જવાના ને કે ગુજરાત નો ખર્ચ મારવો બધી જે મૂર્તિઓ છે તેને કોઈ પોતાની ઈષ્ટતા દેવ હોય ને ખર્ચો લોકો લઈ જાય આખા પૈસા ના અપાયો હોય તો લઈ જાય ખર્ચો આપડે તો કોઈ ઉજવાડી કર્યા નહિ ભાવના કરવાની કોઈ ઘરણી કરે ને એનો શું અર્થ તમારી કુદરત તમે ગુનેગાર નહી એવું આપણું વિજ્ઞાન માને છે શું માને છે ત્યારે બાર કેવું માને છે મોડા ચાલતા કેમ નથી आप ज्ञान आने बार नुण। ना બને ના બને એવું ખરેખર નથી ને દોષ આપડો તમારી ભાવના દોષ તહેવાર કમ્પ્લેટ છે ના થયું કોને ના થવા દીધું મનમાં ભાવ મનમાં ભાવના ભાવ ડરશો નહીં કશું વાય ભાવના થતી હોય તો ના થતી હોય ઉગાડશો નહી ભાવના ઉગતી ના હોય તો ઉગાડી દેજો વાછળ સારું થાય કે ના થાય બીજે હા ઘંટાનો ધંધો એટલે ખેતીવાડી કે ખેતર કેમ આવ્યું નથી કઈ દાદા વાસલ રાખ્યું એમ પડ્યા કરતા ઢગલે વરસાદ પડ્યા કરતા ને એ પડે જુદી જ વસ્તુ ત્યાં આગળ લોકોને બધા સાધુ છે કેમ ચાલશે કેમ નહી ના જ આવવાનું આપડે પછી ઘરે જ ના રહી ને આપડે ઉકેલ ના આવવાનો ભગવાન પછી ઘર ના રે છે કેમ ઘરે ભગવાન આપડે ઉકેલ ના ભગવાન થવાનું છે કેવું થયું જો સીધા ના થયા ગ્રહસ્થ સીધા થયા તો તે ઉકેલ કેવું સીધા થવા માટે સાધુ પણ કરવાનું સીધા દેખાતા કારણ કે આડું પણ હતું દેવચંદ એ રીતે આ બોલો તમારે આડી જતી રેલી તો કેમ લાગે ના નીકળ્યા હવે પાર્ટનર થી છૂટી ગઈ એટલે તમને ધમકાય નહી પણ એનું આડે કાંઈ નાખતું કઈ નાખ્યું ના કઈ તમે ઠાકોર શું થયું રડી પડ્યો રડવા માંડ્યો ત્યાર પછી બઉ સીધું સીધું જો આપડે માર્ગ આક્રમ કેવો વિજ્ઞાન વિજ્ઞાન કેવું છે ગુનેગાર હતો ત્યાં જવા દીધો હું ગુનેગાર તો એ આપણે વગર પામના પાર્ટનર ક્યાં રહેશે સુરત મારી કૃપા જો તમે બોલાય ને દાદા બંધર તો અમારે આસપાસ છે એટલું બધું મને ભગવાન એ છે અમેરિકામાં જોવા દેખાય છે અમેરિકા માં વાતો કરે લોકો તમારી જોડ ના કરે સુરત માં નજીક કહેવાય નઈ ના ચોકામાં એકલા કરે જોડે હોય જ આપડે કોઈ વસ્તુ હોય તમે તો ઊંચા છો લઈ લેજો પૂરી થાય બધી ઓગણીસો માં જ્ઞાન શરૂ થશે પણ અમુક જયારે બહાર પડશે ને ત્યારે જગત હમજાશે શું છે આખું જગત એ બાજુ તરફ વિચારો લોકો દે વિજ્ઞાન ચાર કલાક બોલ્યા પછી હવે એ વખત એક મિલમ આવી ગઈ આ વેલા છે તો પછી ત્યાં શું કરવાનું પ્યાર ક્યા હલન કરો પ્યાર કરલો આ ટાઈમ આવ્યો છે તો પ્યાર કર લો તો આત્મા છૂટો પડી જાય અને પછી દોષો ને કાઢે અને આ પેલું દોષો કાઢતા જ દોષો કાઢતા કાઢતા પૂરું થાય ત્યારે આત્મા પ્રાપ્ત થાય એનું નામ શ્રમિક જ્ઞાન અને આ બધા દોસ્તો નીકળી નાખવું રસ્તો હાથ લોકો નીકળે આ કાયમ નું ભય નહિ માર્ગ વખત બે ચાર લાખ માર્ગ ભેગા થઈ ગયા ભાઈ આખા દુનિયામાં બે ચાર ચોખ્ખું હા કઈ ઘરે દોક પુસ્તક આપડે આપડે ધારો થાય ના થતો ભાગી ભાગી બરોબર કરવા જાય ના થાય હું શું મારું કયા પ્રમાણે શક્તિ માંગ શું કરવાનું શક્તિ માંગ કરવાનું નીકળી જશે મોકલ્યા હોય તો થાય દાદા ભગવાન તમારે ફળ થઈ વગત નિમિત્ત બાકી સીકો મારી ને આયા તા નિમિત્ત પછી કોઈ હિંસક ભાવ ના પછી એ બાજુ વિસ્તાર ભાવ ને લક્ષ્મી લક્ષ્મી પાકી પડે જે સવડું થઇ જાય આ થયા પછી ના પણ તમને શું એ કરું તે મળી જવાનું નથી દોસ્ત બંધ જુદા જુદા કેમ બધા મળ્યા મસ્ત કેમ બધા એ પોતે પણ સત્સંગમાં જાય છે એટલે આ દાદા ભગવાન નો સત્સંગ છે ને એ મુક્તાનંદ બાબા ના સત્સંગમાં જાય છે ગમે તે દાદા સત્સંગમાં જાય વાત એવી છે ને સત્સંગમાં સત્સંગ કોનું નામ કેવાય નબળીઓ છ મહિના દવાખાનું કામ કેવાય કે જે દવાખાના જવાથી છ મહિના બધી નબળી જતી રહે સત્સંગ કહેવાય નઈ તો પછી સગત સત્સંગ લૌકિક સત્સંગ બે પ્રકારના સત્સંગ એક લૌકિક સત્સંગ અને એક અલૌકિક સત્સંગ લૌકિક સત્સંગમાં અલૌકિક સત્સંગમાં છ મહિના મોટો નહિ ભયંકર રોગો પણ છ મહિના એમ અલૌકિક સત્સંગ કહેવાય એટલે સત્સંગ સત્સંગમાં બહુ છે ને આ સત્સંગ જગત ના સત્સંગ તો કુસંગ ની આધારે સત્સંગ કેવાય છે માટે આ કુસંગ આના કરતો આ સત્સંગ આ રોગ નથી બેઠો કુસંગ એટલે આ સત્સંગ છે શું છે અને આ તો સત્સંગ એટલે ભગવાન ની પાસે જ ભગવાન અને સંગ એટલે ભગવાન જશે ને સત્સંગ કેવાયુ નથી આ મેથમેટિક શીખ્યા એમ કઈ સરદાર બાજા કે આવડી કદી દાડો કરી ગયોગ્રોફી બધું મેથમેટિક પૂરું કરવું પડશે કે નહીં કરવું પડે કરવું પડે દબાઈ બધી જતી તમને સત્સંગ કુસિંગ ના ભેદ તમે સમજાયા છો બધું તમને લાગે છે ને કે સત્સંગ થી નબળી જઈ છે અનંતવતાર જાય છ મહિના ઘરમાં મતભેદ પારે જે મુસ્લિમો શું કેમ ભાઈ શિરે તારે ઘરમાં કઈ ઝઘડા બગડો સાહેબ ઘરમાં નહી બાર ઝઘડા કરે બહાર મતદાર કરે ઘરમાં નબળી આપી કે આવી છે બીબી પછું તમને કેમ લાગે મારી વાત ખોટી છે ખરી અમારા ઝઘડો ની ઘરમાં નઈ દીદી માકું બોલે ઈશ્કરો નાખી નાખીએ અને આપડા લોકો તો ના કરે ને તમને કેમ કરે મને ખરાબ વિચાર માં તમે સહમત ના છો તો જાણું તમે પાટ વાગી ગયા કોઈ ખરાબ વિચારમાં સરહમત તમે છો કોઈ આરી જાય ના મળે ત્યાં સુધી જે મળે નભાઈ લેવાના સડેલા ફેલા પણ જયારે સારું મળતું સડેલા કોણ થાય તેમ લાગે જે નભાયા તે એ જનાથ ઊંચું કેવાય છે પણ આવું નભાયા પછી તમે લીક થઈ જતા અટકાય માન્યું અને હવે આ પ્રાપ્તિ થઈ છે સાતધાની એક્સરસાઇઝ દે ગયા નિરાશા પહોંચાડે રાજડી અમે ક નાકની આજુ બાજુ છે રસ્તો હું તમને રસ્તો દેખાડું પ્લાનિંગ છે તો આ પાસે પછી આગળ ચાર રસ્તા બીજી તૈયારી પૈસા હોય ત્યાં આગળ ચાતુ જ્ઞાન ના હોય જ્યાં પૈસા પડે સી ની જરૂર પડે તો સાતું જ્ઞાન હોય ત્યાં લૌકિક હોય શું હોય લૌકિક માં લૌકિક હોય ને ભાઈ હોર જમ ગયા પાછા ને અહીંયા તમારે આપવું સ્થાન હોય ઠંડ હોય કોઈ આપતો લોકો જે માગો એ મળે તમારે ત્રીજી વસ્તુ જે માગો સરો જે માગો એ બધી વસ્તુ મળે કે ચરણો માં સ્થાન જોઈએ એકે ગાય બોલી કરતા સંસારમાં રેવા સાથે મુક્તિ હોય છે મારી નાખો નિરાશ્રીજ બનાવું અને તારી જોડે આવવું એવો ડફોળ હું નથી તું ત્યાં ડફોળી કરી હોય એવો ડફો હું નથી કરે શું કહ્યું આપણે આશરે પડેલો હોય નિરાશિત કરવાનો છે કેમ બોલતા એટલે મેં બધાને શું કહ્યું તમારે આખરે પડેલા પસ આવું રાખો અને મોખે ચાલો સીધો મારું થયું વાતો છોડી ના આવતા એ છોડી ના શાબા છોડવાથી ઉપાધિ છૂટી જાય છે તો છોડી